બઉ કહ્યું પણ શું થાય લોકો ગામડામાં જમીન હોય કે ના હોય ના લાગે અને પછી આ તો નવું નીકળ્યું તમારા ભાઈ થી વિજ્ઞાન નીકળ્યું કેવું અક્રમ એટલે મોક્ષો માર્ગ તો ધોરિ માર્ગ તો ક્રમિક માર્ગ એ મોક્ષો માર્ગ છે કેવો છે ક્રમિક માર્ગ સ્ટેપ બાય સ્ટેપ પ્રગટ છે પ્રગટ છે અને પાછું કોઈ કુસંગી મળી આવે ને પુસંગી મલે ના મળે બે હજાર પછી જાય જયારે જય એટલે આ નવો માર્ગ નીકળ્યો શું નીકળ્યો આ કાયમ નો માર્ગ નથી અક્રમ માર્ગ છે આ કેવો છે બેસીને મુખ માં જવાનું ગભરું તેથી તમને આ રસીક્ર મોકલ્યા કાલે રીપ્સ માં બેસી ગયા ને તેથી તમને શું મોકલ્યા રસીક્ર મોકલ્યા છે જગત કોને બનાવ્યું છે એવું જણા જગત શાશ્વત છે જગત શાશ્વત છે કોને બનાવી થાય છે બનાવનાર કોઈ ખરો નહીં અમારા જાણવાનું નથી આ ગહન કોયડો વિશે આપોઆપ કેવું કોઈએ ગયો નથી અને ગોડ ઇઝ નોટ ઓફ બરાબર ભગવાન પ્રિયદ્રત છે જ નહીં પણ ભ્રાંતિ થી પ્રિયદ્રા ભ્રાંતિ થી માણસ છે ને લોકો અંગ્રેજો મારાજ છે મુસ્લિમો માણસ છે ઉદાને કયા કુદરત ખુદા એના દવા એવા પૈણી ગયા હતા પછી રહી ગયા હતા શું પાટીદારી ભાષા ને જાડી એટલે અક્રમ વિજ્ઞાન છે લક્ષચંદો છે ત્યાં લેવો છે પૈસા વધુ છે તમારે પેલું સંકેત છે કુંવરભાઈ ના મંગેરા જેવી વાતો કરી એવું છે બાકી છે આ ખોટું કહ્યું એટલો એક ફરક પડ્યો છે બાકી બીજો કોઈ ફરક પડ્યો અત્યારે શું છે ભૂલ થાય ભૂલ થયા પછી એમ સમજાય છે કે ભૂલ થઈ આમ કેટલું એક થાય છે બાકી બીજો કઈ ના પણ એ બધી આનંદ છે કેટલી છે સમજણ તો એની એજ છે પણ નિષ્પક્ષપાતી થયા નથી તમને લક્ષણ પક્ષપાત છે બરાબર હમણાં શાંતિલાલ ભાઈ ના છે ને એ બધા ખોરિયાળો ખરા કાગ ધ્રવ્ય માખું કે રેતે આ મોટી મોટી માખું જ જુએ કે બરાબર છે ધ્રવ્ય સર્કિત ના થાય જોથી મિથ્યા તે એમાં સુ તે બગન સુ માકાને જડ કે માકાની બરાબર છે ધ્રવ્ય માખું તો એની માખું જ જુએ કે મને જુએ એમાં માખું ધ્રવ્ય સિદ્ધ થાય જશે તો બે આ મૂળ છે હવે એક કરવું છે હવે હે જૈનો મિથ્યા હતા અને સંગીત હતા બે પ્રકારના અત્યાર તો સંગીત જૈન રહ્યા નથી પણ જય નો વૈષ્ણવ ભગવાન તથા કિંમત નહીં સાચી આ તો ગાર મિથાર્થી થયા અને અને જેના આચાર્ય અવગણ વિદ્યાર્થી થયેલા સંસ્કૃત રીતનો ક્ષેલો કેટલું ક્ષ થઈ ગયું એટલે ભગવાને અમને શું કહ્યું તું કે રંગ જડાય પછી શું કહ્યું રંગ જળાય ગૌતમ સામે પૂછ્યું ભગવાન કેવા થશે પેલા બુદ્ધિ થશે જૈન સમ બુદ્ધિ ને પ્રકાશ કહેવાય છે ને પ્રકાશ કહેવાય ને બુદ્ધિશાળીઓ હોય તે બુદ્ધિ બુદ્ધિ થી ગોળીબાર કરે છે શું કરે બરાબર દુઃખ ઉત્પન્ન કરે બુદ્ધિ થી ઓછી બુદ્ધિવાળા ની પર ગોળી માર શું કરે વેપાર નો લૂટી લે બીજા બધા લે બુદ્ધિ થી લોકોએ એ બુદ્ધિ નો દુરુપયોગ ભગવાન ચાર આરા સુધી દ્રૌદ્રી ધ્યાન ગણાતું હતું શું ગણાતું હતું ચરણ આ પાંચમા આરામાં દ્રૌદ્ર ધ્યાન હાર્ડ રૌદ્ર ધ્યાન થયું છે કેવું છે હાર્ડ બુદ્ધિથી હમાના ઓછી બુદ્ધિવાનો લાભ ઉઠાવી લેવા માટે જે કંઈ પણ ગોળીબાર કરવો તે એ મોટામાં મોટી મનુષ્ય છે શું છે આ નાના જીવોને પાળે અને મનુષ્ય કરે એને હાર્ડ ધરવું ત્યારે અમારે પુસ્તકમાં લખ્યું છે ને પુસ્તકમાં આજે જ તમે અમારું આપણે એમાં હાર્ડ રોતે લખ્યું છે તમે શાંતિ લાગે બુ પ્રકાશ છે બુદ્ધિ તો પ્રકાશ આપવાનો તમને લાગે છે બધા બુદ્ધિ નો દુરપયોગ વધારે કરે છે નાનાજીવો બધા છે ને કે અહિંસા પણ એને હજે ના પડી ક્યાંક મોટી હિંસા થઈ રહી છે મનુષ્ય હિંસા થઈ રહી છે કઈ નથી કસાય મંદ થયા નથી અને કેવું હવે રાત્રે તમે રાત્રે તમે જાગો નઈ તો તમારે યાદ ના કરવું પડે એની મેરેજ આવે આપણને એનું લક્ષ બેઠું કે લક્ષ બેઠું કરવું ના પડે સહજ કેવાય કેવું સહજ પ્રાપ્ત થાય એનો લક્ષ્ય ઉતરે નહીં એ માણસ આ પરમાય છે શું કેવાય છે પરમા એટલે કૃપાવ શું કહ્યું વર્તે નિજ સ્વભાવનું અનુભવ લક્ષ પ્રતી વ્રસ્તી વહેતી બેસી ગયો અને અનુભવ થોડો થોડો અનુભવ થયો અનુભવ શું કર્યો ને પણ હવે ધીરે ધીરે અનુભવ વધતો જ સંપૂર્ણ અનુભવ પ્રકાશ થાય ત્યારે જ્ઞાની પેઠ છૂટતા રહેવાય કેવું સંસાર નિ જ નહીં થવું જોઈએ ને પણ જ્યાં સુધી ગ્રંથીઓનો નાશ ના થાય ત્યાં સુધી સંપૂર્ણ અનુભવ પૂરો થાય નહીં ગ્રંથી નાશ થવો જોઈએ ને તમારામાં રહ્યું છું ગ્રંથીઓ રહ્યો અને હું નિર્ગમ થઈ બેઠેલો છું શું છે અમને રાતે ઉઠાડો ને તો અમારું અમારું બધું દરિયા બધી એક જ પ્રકારની લાગે છે ફૂલા ચડાવો કે ગમે તે અમારી વર્તન આખો કે અતર ઢોરો તો અમને એનું કહ્યું એવું નહી તમને તમારા ભાવ ફળ તમને મળે અમારું મળું ખુશ થાય કેવું પણ અસર કરે નહીં એટલે સ્વીકાર નહીં એટલે શું કેવાય છે શું કરેલી ના પણ અમને ગમે ચડાવો મોડું થાય મળુ ખુશ એ પૌતિક ભાવ છે શું છે કેવું છે સામાન્ય આનંદ ની ખાતર બધું એમની એટલે કાયમ જ આનંદ જ હોય છે એમને ગારો ગળો થાય આનંદ માં છે આ માલ કોનો એ જાણી કયા ચોપડા નું તમને વધારે વ્યફન કરતા માલ લાગે તમને એમ કે આપડો ઘર નો આવ્યો માલ કીધું અને એ તો તરત જ વેફેન કરી દે બા કશું અડવા ના દે નિલય સ્વાનો જે તમને આત્મા આપ્યો છે નિર્લય આત્મા આપ્યો છે ક્યારેય પણ લેટ નહીં ચડે એવો આત્મા આપ્યો છે મારે આજ્ઞા પાલો તો ભગવાન જેવું સમાધિ રહેશે પણ આજ્ઞા પાળવાનું માટે શાથી કેવું છું પાળછો તો ત્યાં કેમ કેમ બોલો છો ત્યાં કે મેં જેટલી છે ને તે પાળવા શું થાય લોભ ની ગ્રંથિ હોય કામ ની ગ્રંથિ હોય પુરુષ થયા સ્વપુર પોતાનો પુરસાર્થ જાગૃત થઈ ગયો પુરુષ થયા પેલા તો પ્રગતિ નતાવી હતી ને એમ નાસ્તા હતા કસાય ને આધીન છે જયારે વિતરાગ થાય પુરુષ થાય ત્યારે પોતે સહિત થયું કહેવાય પુરુષ પુરુષાર્થ હવે એટલે તમને એનું રક્ષણ કરતા હવે આજે એ પાંચ થી વાત રાખ્યો જરા સમજા તો જરા ધીમે ધીમે એક બધા જરા રિલેટિવ ને રિયલ ભર્યું જોયું હતું પાયા અડધો કલાક હમણાં રસ્તા આવતા વાત આવતા જોઈએ શું કરે છે બે છે ભાઈ આયા છે દાદા મળ્યા છે અને અધિકારી જોવાનું ના હોય તો એ ને જ્ઞાન આપ્યું જોડે તંદુર ડાયરેક્ટ જોડે કોઈ પણ માણસ ને આપડે પાર્થિવ ને આપ્યું પાર્થિવ કેટલું બધું જ્ઞાન પામી ગયા આપડા આપડા સલાહ આપતા પૈગમ્બર ના તેના પૈગમ્બર છે કારણ કે એને તો મેં આ જ્ઞાન આપ્યું ને એટલે એકચુઅલ એમાં જ રહેવાનું શબ્દ હોય પાંચ આગ ના દે એમાં તમારે તો પેલું ચિતરેલું નહીં ચિતરેલું પછી કાગળમાં ચિત્રામાન થઈ ગઈ અને રબડ ની વોશિંગ વોશિંગ ફરી ટાઈપ કરીએ કોની એટલે પારસીઓ તો પારસી ને ખુબ આનંદ રહે છે ચાર પાંચ પારસીઓ જ્ઞાન પાના છે ને બઉ આનંદ એટલે એમ કેવાનું છે કે આનંદ ઉત્પન્ન થયો રાત્રે રાત્રે તમને શું થયું અનુભવ તમને એનું નામ ના ખબર પડે હું કયાલું તાર તમે એ અનુભવ નામ કહો તમને નિરાકુરતા નામ નો શું થયું એ વ્યાકુળ ના હોય પણ જયારે શિષ્યુ બધા વ્યાકુળ થઈ જાય પાછા સર પણ નિરાકુર કોઈ હોય નિરાકુળ ચીઠ નો એક અષ્ટમાં ગુણ છે શું છે નિરાકુરતા તમને ઉત્પન્ન થઈ રાત્રે તમને નિરાકુરતા નું બહન થયું એવું સમજાયું તમને લાગ્યું ને ઠંડુ ઠરી ગયું હોય એવું લાગ્યું ખબર પડી ને મય શાંતિ આ શાંતિ જુદી છે પેલી શાંતિ જુદી છે લૌકિક શાંતિ શાંતિ જુદી છે આ શાંતિ નિરાકુરતા ની છે સમજવાય ને એટલે નિરાકુરતા નામ લોકો ઉત્પન્ન થયું એટલો અનુભવ થઈ ગયો તમને અનુભવ લગ્ન પ્રત્યે આત્મ સ્વભાવ નો અનુભવ લક્ષી વ્રિ વહેત સાતમું વ્યવહાર રૂપી લેવાનો રહ્યો તમારા મોક્ષ માં બેસીને આવે નીચેથી વ્યવહાર રચ રહ્યો ખબર પડે ને અને પેલા આ ક્રમિક માર્ગ શું છે વ્યવહાર આગળ જાય ને પછી ચાલે સમજાયું ને નીચે પછી ચાલે ત્યાં વ્યવહાર આગળ ચાલે હોય છે નહીં અત્યારે તો અત્યારે તો આપણા મહારાજ સાહેબ મને પૂછતા હતા આચાર્ય મહારાજ મને કહે છે કે આ ક્રમિક માર્ગ ની અક્રમ કેમ કાઢ્યો મેં કાઢ્યો નથી આ તો ધીસ બટ નેચરલ શું કહ્યું આ તો કુદરતી રખાયેલું છે મેં કાઢ્યો નથી મારે કહ્યું આમાં કંઈ તમારે બેસ લેવો નથી બાકી પણ આમાં ક્રમિકને ટેકો આપ્યો હોત શું થાય નખું પણ ક્રમિક માર્ગ થઈ જવું એટલે શું અમને સમજાવો મેં કહું ભગવાન ચોથા સુધી મન વચન કાયા એકાત્ માં વ્રસ્તી હતી કેવી હતી આ લોકો સારા સજ્જનો દુર્જન દુર્જન હું આ તમારું ઘર બારી મેળવાનું છું એટલે આપડે બોલ્યો માર્ગ ચાલે અને મન વચન ગાયા ની એકાત્મક વૃત્તિ તૂટી એટલે ક્રમ ઉભો થાય તમને સમજાય વાત એટલે આચાર્ય મારે ખબર કરે છે કે મન વચન ગયા તો મારું સાચું રહેવું જુદું હોય છે વાણીમાં જુદું બોલીએ અને વાણીમાં બોલ્યા પછી કાગમાં લખાયા પછી ફરી જાય દુર્જનો પણ એક પત્ની હતા કેવા જેવું બોલે એવું કરીએ પણ તે દુર્ચનતા કરે અને સજ્જનો સજ્જતા કરતા પણ ભગવાન ના નિર્વાણ સુધી તેવું તેવું ચાલે ત્યાર પછી જે સડવા મળ્યું આ પચીસો વર્ષ નું એટલે મારે ખુલ્લા થી વડવાડ ના કરશો હવે પાછા જ પ્રધાન થઈ જાય વડવાડું પાઠ રહેવાની વર્ત વડેલા કે આ જીત્યો ને આ જીત્યો એટલે આક્રમ વિજ્ઞાન નીકળ્યું જે ઝડપી માણસ છે એકાવ તારીખ બીજો અવતાર ના થાય સમજો ને અને જરાક મંદ હોય તો બે ત્રણે અવતાર થાય પણ ખાબા અવતાર થાય એવું આ જ્ઞાન હું આત્મા સુધી યાદ આવે ને તેનું નામ જ લક્ષ કેવાય અનુભવ કામમાં આપડે ઓફિસમાં બેઠા બેઠા કારખામાં બેઠા બેઠા બધું સદગેટલું ગાડીમાં બેસવા જતો હાલ બધું સદઉપયોગ જેટલો કરવો એટલો થઈ શકે એમ છે અને વ્યવસ્થિત થોડું ઘણું છે કેવું છે કે આ જગત કેવું ચાલે છે એ વ્યવસ્થિત હજારો અવતાર કર્યા છે આ જગત કેવું ચાલે છે મૂળ મારે જોયતું છું અઢાર ઉપર કઈ કઈ કઈ એના છે એને ધરી પડતા છે એ ધરી શોધીને આ તમને વાત કરી અનુભવ પૂર્વક ની વાત કરી નહી તો ભાઈ રહ્યા કરે જ્ઞાન તો વ્યવસ્થિત નો દુરુપયોગ ના કરતો વ્યવસ્થિત એટલે કેવાય છે કે ભાઈ આપણે આગ્રો થયા કરતો ભાઈ તો એને કેવું કે ભાઈ ટાઈમ આપણે શું થયું ગધું કપાયા પછી કેવું વ્યવસ્થિત છે તમારી એટલી બધી શક્તિ નથી ગજું નથી સ્પંદન ના થયું જોઈએ અને આ બધું આંખે દેખેલું કહું છું એક શબ્દ પુસ્તકમાં નથી આ શબ્દ આંખે દેખેલું બોલું છું એટલે અનુભવ લક્ષ પ્રતી ઓળવાનો આના પછી કયું સ્ટેશન આવ્યું અનુભવ લક્ષ પ્રતી મિથ્યા ભા છે કે શું તેના જેમાં સુખ માન્યું હતું આવે તારે મો લાગે મિથાભાસ આવ્યું ચારિત્ર નો ઉદય અને ત્રીજું સ્ટેપ કયું છે હવે આ બેઠા છો તમે ચારિત્ર નો હવે એટલે એક જ બધા એટલો જ અવતાર એક અવતાર તમારે મીઠ્યાભાસ થયું મીઠ્યા એમના શબ્દ શબ્દો જ છે ગર્ભાવના ગર્ભાવે તો અમે કેવળ જ્ઞાન માં ફેલ થઈ જાય થયું આ કારણે હિસાબે હું આપું છું કેવળું નથી પતે તો વર્નાવે એ બાજુ જોવાનું તમારે નથી જેમ એમ શિમલા ને કે ચાલો કાઠો ને એટલે આપડે થોડી વાર રાહ જોઈ કે બે વાગે રૂપડે આપડે નઈ ચાલો અને આ બધા તમારે ભગવાન મહાદિરે કર્યું છું સંજોગ સંબંધમ સર્વમ એટલે શું કે છે સિદ્ધાર્થ ના થયા બીજું શું રહ્યું હવે સૂક્ષ્મ થયો એટલે મનમાં વિચારો આવે એ બધા હું વાણી બોલી રહ્યો છે ને એ રેકર્ડ છે અનુભવ માં આવે છે સ્થુલ થયોગો અને વાણી ના સંયોગો પર છે પરાધીન છે હવે એટલે તમે શુદ્ધાત્મા સહયોગો બે જ રહ્યું છે શું રહ્યું છે શુદ્ધાત્મા સંયોગો એનો સ્વભાવ કેવો છે વિયોગી સ્વભાવ નો એટલે અહીંયા આગળ અહીંયા આવી બેઠો તમારે વિયોગી સ્વભાવ નો છે તો બેઠો વાળો છે ચાર કલાક છ કલાક ઉઠી જતો રહેશે એને તમારે ધક્કો મારવાનો કોઈ નથી ભગવાન મહાવીર પણ સહયોગો ને ધક્કો માર્યો નથી આજે એમની કિંમત સમજાઈ નથી વર્ગ ને આખા ને કારણ કે એમના છોકરાઓ નામ બોરવું પાક્યા શું થયું બાપ નું નામ બોરે બાપા કેમની કિંમત માં છોકરાઓ પછી નામ ઉજાળે બાઈ જ ના ભાઈ અમે આ શાસન ના શણગાર છીએ શાસન ના અધિકારી શાસન ના અધિકારી શણગાર છે આ વિજ્ઞાન ચાલશે અઢારો વર્ષ એટલે હવે શું થયું હું રસિક ભાઈ છું ને દિલીપ ફ્રેકચર થઈ ગઈ ને તમારી રસિક ભાઈ છે દિલીપ ફ્રેક્ચર થઈ ગઈ ને હું સુધાર્થ પાસે દિલીપ બેસી ગઈ બેસી ગયો પોતાનો સ્વ ક્ષેત્ર માં બેસી ગયો પર બેસી ગયો સે મેન્દ્રિય નું પદ પ્રાપ્ત થયું કેવું જીતેન્દ્રિય કેવું ભગવાન તમને મારી ભગવાન આવે ને તો આજે જીતેન્દ્ર અને આજે ભગવાન તમને જીતમોહ જીમકે શું કે ગઈકાલે જીતેન્દ્રિય જીન તો મેં જ્ઞાન આપી દો નહિ અને પછી તમને જે શ્વાસ લેવા મળ્યા એ જીતેન્દ્રિય જીવ ના હતા કેવા ભગવાન શું ફોડ પાડે છે ભગવાન કે છે કે જે જ્ઞે ન્યાય જાણે છે અને પોતે જ્ઞાતા સ્વરૂપ પહેરે છે આ ચીમન ભાઈ જ્ઞાય છે શું છે માને છે એનું નામ દેહાદેવ સમજ ને ને અને થયું છે બધી ઇન્દ્રિયો જીતી ગયું કે છે શું કે છે આત્મા તો ઇન્દ્રિય જીત છે ને એટલે ભગવાન ફોડ બધી ઇન્દ્રિય જીતે સાક્ષી દઉં ખબર પડે ને તમે એ કલાક જ રહેશે જીતમો જઈ ગયું શું કરું એટલે આ જે તમારા જે આ જે આભાર માત્ર જે શું હતું ને શું શબ્દ આપડે બોલ્યા મિથ્યાભાસ એ મિથ્યાભાસ આવે તો મેં મિથ્યાભાસ દેખાયું શું આ જીતી ને બેઠા મો એક જ પગ છે તમારું મારું ગુઠાણું એક જ છે મારું બાર નું છે તમારું બાર નું ગુઠાણું ગયા પણ તમારાુક્લ નો અને મારો બીજો પાયો છે ભગવાન મારી ત્રીજા પાયા માં કેવું જ્ઞાન થાય અને ચોથા પાયા મોક્ષ થાય સમજો ચોથા પાયે મોક્ષ થાય ત્રીજા પાયા માં જ્ઞાન થાય સમજ અને તમારું અસ્પષ્ટ વેદન પહેલો પાયો સ્પષ્ટ વેદન બીજો પાયો સ્પષ્ટ વેદન ત્રીજો પાયો થયું જીવન જ્ઞાન પાયો એટલે આ નીચેથી તમારે આ શુદ્ધ દેવાનું અને વ્યવહાર ધર્મ ધ્યાન દેવાનું જ્ઞાની સજ્ઞ સમજીએ કોઈ વાત સાચી સમજાવી તો જૂઠા રૂપિયા ઘરમાં મૂકમુક કરીએ પણ જયારે રૂપિયા કોઈ દેખાડે તાર મનમાં પસ્તાવો થાય બધા જૂઠા રૂપિયા મૂક્યા બોલા પડ્યા જય સ્વરૂપ સમજાવી ના સ્વરૂપ તો તારે આ સમજ્યા હોય તારે બોલાય ને આ તો ના બોલવાની વસ્તુ બોલી ગયા કૃપાલ શું કહ્યું તું કે આ સાથે તમે કેમ આપી કે દુરુપયોગ થશે કે હવે તે છપાવી એક માસ ને આપી દીધી એમાં આટલો બધો ઠપકો આપ્યો હતો તો આ તોપાઈ દીધી થયું છોપડવાની જવા પી ગયા મારી મુશ્કેલી બી થઈ અને પીવાની ચોપડ્યા ગરજ પછી પછી લગ્જ નહીં સી મટે પછી તમે માટલું કેમ નથી મને કે આત્મ ભાવના ભાવે કેવિસ્તાવી વસ્તી બોલો છું આ શબ્દ એવું કઈ તો લાગે બોલો સમજાવું કોઈ ડાક્ટરે કહ્યું હોય કે આ દવા ત્રણ વખત હલાવીને દેવી તો આપડે આ દવા દવા હલાવી એવું પિસ્તાલીસ વર્ષથી બોલીએ એના જેવું આખી તમે બોલ આવું ભૂલ છે કે બહુ મોટી ભૂલ તમે બસ મારી ભૂલો કોણ દેખાતી જ્ઞાની વખતે તમે ઊંઘા માર ગયા છો ઊંઘા માર ખાઈ રહ્યા છો મહેનત કરી રહ્યા છો ખોર ના ના હોય ફાયદો થાય એટલે આ મુશ્કેલી બધું આ બધું ચોપડવાની પી ગયા અને પીવાની ચોપડે છે એ બધી મુશ્કેલી થઈ છે કોણ ઉગાડે પણ જાગર કરવા જાય કોણ આપણું એનું ફૂન જાગર મારી પાસે અહીંયા આવશે આમ દરપારી આ લઈને ફૂન જાગર તો આવ્યા છે આમ દરપારી નાની પૂરું બધા ફોર પાડ્યા પછી બે તમને આ સહયોગો છે અને તે સહયોગ પાસે વ્યવસ્થિત વ્યવસ્થિત હા પડાવેલા સાહેબ ને ને વ્યવસ્થિત નો નિયમ છે વ્યવસ્થિત કેવું વ્યવસ્થિત ભાઈ કોણ છે આ ભાઈ મહેન્દ્ર વાત બધી સમજવાની છે ને જોઈએ કલાક બે કલાક મળે ને આ બહુ મોડું થઈ જાય ને પછી આપડે વાત તો બહુ લાંબી કરવાની હોય તમે વિગતવાર અંદર પડવી પડે ને એટલે સાંતિ રાખે ને ઘણા ટાઈમ મળે તો તમને ક્યાં આવ ના હોય